જય સ્વામીનારાયણ યા વદ વિદાર્જન સક્ત પરિવારો રક્ત પશ્ચાદિવ પૃવિંદોવિંદ ગોવિંદમ કા તે કાંતા કસ્ત્ર સંસારો યા વિચિત્ર કહ કુત આયાત તિંત ભ્રત ભજ ગોવિંદોિંદ ગોવિંદ ભજ ગોવિંદોવિંદ ગોવિંદ યાદ વિતોનસક્ત તાવત નિજ પરીવારો રક્ત પશ્ચાજીવતી જર્જર દેહે शंकराचार्य कहे छे के ज्यादी धन कमाई ने आपो त्या सुधी परिवार मां बदा भाव पूछे पी कोई भाव पूछत नहीं वर्ताम कोपी ने पृथ्छती गेहे पची जर्जर देहे जीवती शरीर जीर्ण थी गय दिवसों पसार करे कोई एत करने रस धरावत नहीं आ श्लोक पर आपने थोड़ी बातों गवचन में लीधेली ये, वातों ये भी थी के थोड़ी सामाजिक परिस्थिति जे कोई समझता हो येने समझाए अने रसाव आज आप थोड़ी बात बिल्कुल सीधी चट बधा ने समझाए थोड़ी लेवाई यावद वित्तोपार्जन शक्त वित्त एट पैसों उपार्जन एले कमा कर धन कमाई सके त्या सुधी निज परिवार रखता पोता परिवार त्या सुधी एना हेत राखे छे। पैसों कमाई ने आपे एने बदा चाहे एनो सीधो साधो अर्थ यो कि ज्या सुधी कोई मणस काम नो हो प्रत्ये भाव राखे पैसों कमा कर सब बदाय चाहे जय कोई मनस काम नो न रहे पी ए पूछत नहीं ये तो सीधी साधी बात संसार में छे नकामा थी जाओ एट गया કેન્દ્રમાં સ્વાર્થ છે એમ કેવાય ને કે ખેડૂત ને ત્યાં મામલતદાર શ્રાવણ ભાદરવાના ચાલતો હશે મગફળી ના ઓળા થતા હોય મામલતદાર આવ્યા છે એટલે એને સરસ મજાના ગાદલું ગોદડું પાયથરી આપ્યું છે સરસ મગફળી ઓળા શેક્યા છે મામલતદાર સાહેબ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે પટેલ ખેડૂતભાઈ જાતે મગફળીના ના ઓળા ફોલી અને મામલતદાર આપે છે જરાય મામલતદાર હાથ કાળા થવા દેતા નથી ને મામલતદાર નિરાતે મગફળી શેકેલી ખાય છે અલગમલક ની વાતો થાય છે મામલતદાર તો કામનો માણસ કહેવાય હવે એમાં એક કર્મચારી આવ્યો સરકારી અને મામલતદાર ના હાથમાં કઈ કવર આપ્યું એટલે પેલા ખેડૂત હતા એમણે પૂછ્યું કે સાહેબ શું આ કવર છે આવ્યું તો કે કઈ નઈ એ તો મારી બદલી તાર આવ્યો એટલે ખેડૂતના હાથમાં ફોલેલા જે મગફળીના દાણા હતા ને એ મામલતદારને આપવાને બદલે પોતે ખાઈ ગયું એટલે મામલતદાર કેમ એવું કર્યું તો કે હવે તો સાહેબ જે બીજો મામલતદાર આવશે એને ફોલીને દેશુ હવે તમને શું દેવાની જરૂર છે તમારી વાત પૂરી કામ માણસ હોય વાત નાની છે પણ જો મર બહુ મોટો છે આવું જ છે જે માણસ કામ હોય તો હથેળીમાં રાખે કામનો નો ન હોય એને કોઈ પૂછે બાપા જ્યાં સુધી કામ ના હોય ને ત્યાં સુધી ભલે કમાણી નથી કરતા પણ ઘરમાં કઈ ટેકો કરતા હોય એનું કઈ પેન્શન આવતું હોય અથવા તો પેન્શન ની એને નોકરી ન હોય પણ તોય કઈ ખેતીવાડી માં થોડી મદદ કરતા હોય घर में कहीं टेको करता होली छोकरा साचवता हो पी कई बेसणमा उठमण में लोकाई जवा भाभो जो काम आता हो तो हजू थोड़ोक रस कूटुंब परिवार दाखे पार्टी साव नकामो थे भाभो पी एनुछे नहीं कपड़ू वपराता वपराता गाभो थी जाए मणस वपराता वपराता, वपराता भाबो जाए એ ગાભો અને ભાભો બે સરખાય ગાભાની જે દશા એ પછી ભાભાની દશા થાય નહીતર પેલા તો જયારે કમાણી કરતા હોય કડકડતી નોટું ઘરમાં મહિનાની પહેલી તારીખે આવતી હોય કેવી જમાવટ હોય તમે જુઓ હજી તો ફળિયા માં પગ મૂકે ત્યાં તો ઘર સમૂનમું મંડે થવા સોફા ઉપર બેસે ન બેસે ત્યાં પાણીનો ગ્લાસ આવી જાય ચા તૈયાર થઈ જાય બપોરે જમવા બેસે સાંજે જમવા બેસે બે બાજુ આમ રોટલી ઘીમાં રસ બર ચોપડી ના એક બાજુ નહીં બે બાજુ ઘી ચોપ ભાવતા શાક બને રોજ સાંજે ફરતું ફરતું ફરસાણ હોય જુદું જુદું મેનુ હોય વળી વચ્ચે વચ્ચે પૂછતા હોય શાક બરાબર છે ને મીઠું વધારે તો નથી ને દહીં ખાટું નથી ને ભાવે એવું છે ને પાછા બોલજ્યો હો અને એક નાનો પાડો ખાઈ જાય એટલું ખાઈ જાય તોય કે હમણાં તમે ખોરાક ઓછો લ્યો છો શરીર સાચવજો આવો વટ હોય ભાઈ પણ ધીમે ધીમે નોકરી કે ધંધો છૂટી જાય શરીર જીર્ણ થઈ જાય કો હાલે નહીં ગામડા એટલે હાથ પગ ચાલે નહીં આવી પરિસ્થિતિ થાય એટલે કિંમત ઘટવા છોકરાઓ વ્યવહાર લઈ લે હાથમાંથી બધી ચાવીઓ જતી રહે साइन करवाना अधिकार जता रे पी बा दशा शु तो को छोकरा परिने आ गया वह घेरे गई हो बापा साव नवरा गया हम छोकरा कहीं पूछता हो ઓછરીમાં ઢોલિયા ઉપર બાપો બેઠા હોય હાથમાં આવેલી વાંકી લાકડી લઈને પણ થોડા દિવસ થાય ને ત્યાં એની જ એની ઘરવાળી ભાભાની એ ડોસી આવે કે તમે અહીંયા આખો દિવસ આ બેઠા રહ્યો છો ત્યાં તમને કઈ શરમ છે આ વહુ વારું હોય આપણે બે ત્રણ દીકરા બે ત્રણ વહુ ઓછરીમાં પાણીયાર પાણી લેવા ભરવું કામકાજ કરવું છોકરા અહીંયા હોય નાના એને સુડાવવા લઈ જવા રસોડામાં કઈ આવું કરવું લાજ કાઢેલી હોય એમાં ચડતા હોય તો તમને એમ ન થાય કે આપણે ફળિયામાં બેસીએ બાબો કે હા ત્યારે હાલો ફળિયામાં બેસી બિચારો ઉઠીને ફળિયા જાય ત્યાં ખાટલો ઢાળીને બેસે હાશ કરીને બેસે પણ જ્યાં થોડા દાડા થાય ને ત્યાં વળી ડોસી આવે તો તમે આખો દી અહી ફળિયામાં બેઠા રહ્યો છે તે ફળિયામાં બહુ વારું ને કંઈક કામકાજ ન હોય ગાયો ભેંસો ને હોય નીરણ નાખવાની હોય વાસીદા કરવાના હોય વાસણ સાફ કરવાના હોય આ બધું કામકાજ હોય તો તમે આખો દી અહી બેઠા રહ્યો લાકડી ઠેકઠક કરી રાખો તે તમને શરમ નથી આટલી ઉંમરે મારે તમને શું કેવું એમ ન થાય કે તમે ડેલીએ બેસો કૂતરું આવી ગયું ધ્યાન રે કોઈ માણસ આવી ગયું ધ્યાન રે ડેલીએ નથી બેહાડતું સીધા વગર સમજણ નથી પડતી હા ત્યારે હાલ ડેલીએ બેસી ઓસરીમાંથી ફળિયામાં ફળિયા માંથી ડેલીએ ખાટલો નાખીને ભાભો બેઠા હોય ત્યાં હજી થોડા દિવસ બેસે આવે ત્યાં આ વાસ્તવિક ચિત્ર જો તમારે બાકી છે ત્યાં ડોસી આવે તો તમે આખો દી આખો દી અહીંયા ઢોલી અહિયાં દરવાજે ડેલીએ બેઠાઇ રહ્યો જરાય આમ બહાર જતા નથી જેને કુકડી ઈંડા સેવા બેઠી હોય તમને એમ ના થાય કે સત્સંગ કરી ગામ આંટો મારી પગ મોકળા થાય કઈ ભૂખ લાગે કઈ ખરખું પચે ખરે આ તમે આઈ બેઠા રહ્યો આડોશી પાડોશી જોતા છે એને એમ ન થાય કે ઘરમાં નહીં ઘરવા દેતા એટલા નથી ઘરવા દેતા તૈયાર બેઠો છો નહી તર ઘણું ઘર છે પણ હવે શું કરે વળી પાછો લાકડી લઈને ડોસો ઉપડે એ ચોરેથી રામજી મંદિર હનુમાન મંદિર થી માતાજી દુર્ગા જાનકી દાસ બાપુ એની પાછી દુલારી દાસ બાપુ ફરી રાખે બિચારો વળી પાછો આવીને આપે જમી સાવ કાંકરો કાઢી નાખી પણ જયારે હવે હાથ પેગે ન હાલે એટલે વધારાનો માલ ભંગાર માલ ભરવાનો જે ઓરડો હોય ને ગેરેજ જેવું એમાં બાપાનો ખાટલો નાખે આજુબાજુ સ્કૂટરના ટાયર લટકતા હોય ખેતીવાડી હોય પીડા હોય અજગરની જેમ ભૂંભાડા મારે એવું લાગે એક ખાટલી ફાટલી નાખી દીધી હોય તૂટેલી ખાટલી ગોદડી ફાટલી નીચે પાણીની માટલી બાજુમાં દવાની બાટલી થાળીમાં બે રોટલી બાપા તમારી સંપતિ આટલી બાપા નિરાલી ચાલી શકતા નથી કોઈ કઈ પૂછતું નથી બાપો ટગર ટગર દેખાય તો જુએ નહિ તો નિશાશા નાખે જમવાનું થાય સાંભળે તો વેલું મોડું દીયે હ અને એ કેવી રીતે આપે ઘણાની ફરિયાદો આવતી હોય રોટલો નાખે ને એમ નાખે અમને ઘણા વૃદ્ધો કહેતા કે સામે આવી દશા છે કૂતરું પાડ્યું હોય ને એને જરાક આદર રોટલો નાખે છે એવી રીતે રોટલા નાખે છે આ વૃદ્ધોની દશા હોય છે એ તો તમે જાણતા જ હશે સંસારમાં અમથાત વૃદ્ધાશ્રમો નહીં ખુલ્યા હોય મોટો ભાગ આવો છે અધર્મ હોય તો દુનિયા નષ્ટ થઈ જાય ભાંગી જાય પણ નેવું ટકા તો ખરું અને દસ ટકા તો આપણે બહુ બોલીએ છીએ એમ એટલા બધા ના હોય વૃદ્ધોની દશા આવી છે एट कहानू श स्वार्थ मटी गये हम कोई वृद्ध नो शास्त्रो बहे शास्त्रो को मैं औरजेबह ये कट्टरवादी कुर ने बहु मानते हाथे प्रत लखत वेचते करते કુરાન માં તો મોહમ્મદ સાહેબે કીધું જ છે કે તારું સ્વર્ગ એ તારા માતા પિતાના ચરણોમાં છે અને એ જ ઔરંગઝેબ એના સગા બાપ ને કેદ માં ખાવા પીવા માટે માટીના વાસણો આપ્યા આટલો ત્રાસ ગુજાર હતો બાઇબલમાં પેલા કુરાનમાં નહીં આવતું હોય ત્યારે આપણે હિન્દુઓને પણ કેટલી માતા પિતા માતૃદેવો ભવન પિતૃદેવો ભવન કથાઓમાં બધું આપણે બધા સાંભળીએ જ છીએ ને એને કથા માંડી હોય તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવન તો બધાને આંખમાં આંસુ આવે પણ ઘરે યાદ ના આવે અમે મા બાપને આવી જ રીતે અડધૂત કરીએ છીએ એટલે વૃદ્ધો એની સેવા કરવી મા બાપ ની સેવા કરવી આપણે ત્યાં તો તમે ગામડાના ખેડૂતોનું તમને જોયું હશે કે બળદ વૃદ્ધ થઈ જાય ને ખેતી નો બળદ તો એને વેચે નહીં એની પણ સેવા કરે હવે તો મોટા ભાગના ખેડૂતો તો બધું બદલાય ગયું છે ઘણા તો છૂટા મૂકી દે છે ગાયો ભેંસો ગાયો વસુકી જાય બળદ પણ વેલા થઈ જાય છૂટા મૂકી દે રખડી ખાય પણ જે ખરો જે ખાનદાન ખેડૂત છે એ બળદને ગાયને રખડવા ના મૂકે બાપની સેવા કરે ને બળદની ગાયની સેવા કરે માવતરની જેમ એવી સેવા કરતા હોય એ આપણી સંસ્કૃતિ છે શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે વૃદ્ધ રોગાતુર માતા પિતા એની બધાની યાવત જીવન એની સેવા કરે वचनामृत में महाराजे कीधु बुद्धि भ्रष्ट थे जवाब में कि माता पिता सेवा न करी होाकी न करी होाप लागो हो, ए, हो ए, तो बुद्धि दूषित थी जाए माता पिता नुण है एवा करवी जो आप जो घा दे देवंदिरो पैसों અમે એવા બહુ જ જાણતા હોઈએ છીએ મોટા મોટા ઉત્સવો કરાવે ઘણું બધું કરાવે લાખો રૂપિયા વાપરે સંતોને કપડાં ઓઢાડે ધોતિયા ઓઢાડે દેવ મંદિરોમાં મોટા મોટા અન્કુટ ઉત્સવ કરે પણ બે ત્રણ ભાઈઓ હોય તેમાંથી ગરીબ છોકરો હોય ને એ માવતર સેવા કરતો હોય અને આ પૈસાદાર મંદિરોમાં ધર્મમાં પૈસો વાપરે પણ સગા બાપ જીવાય માટે એક રૂપિયા નું પૂછે નહીં બાપુજી પાસે બેસવાઈ જાય નહીં સાજે એક પૈસાની મદદ પણ ન કરે ઉલટાનો પાછો છે એના માટે ઝઘડો કરી જાય અને પેલો બિચારો નોકરીયાત માણસ આ ધંધા છે એ નોકરીયાત એનો ખર્ચો કાઢે છોકરાઓનો ખર્ચો કાઢે બે મા બાપ ખાવા પીવા અને વૃદ્ધાવસ્થાની દવા ઔષધ બધા ખર્ચા ન નીકળી શકે એવા ઘણા હોય છે એની અમારી જાણ માં આવે તો કોઈ કોઈ હરિભક્તોને પછી એની સેવા કરાવી એને આપજો બિચારાને એને આપજો મોટો છોકરો તો કઈ માને એમ છે નહી બસ સમાજમાં સારો મોટો દેખાય એટલા માટે લાખો રૂપિયા વાપરે છે તો એને આપણે કહીએ ના શકીએ તારા બાપ પૈસા દે અમારે જ દેવા પડે હા હકીકત છે આજે આજે દેવા પડતા હોય એવા પરિવાર છે કેવાય નહી પણ હજી કાલે જ મેં એક સગવડતા નથી એવી કાલે જ એક જણા ને કઈ પાંચ મોકલા બીજા પછી આપશું ધીમે ધીમે બીજાને કીધું આપજો દેવ મંદિરો માં વાપરે છે જુઓ અને અમારે કઈ લેવા દેવા નથી પણ વૃદ્ધો છે બિચારા અને પેલો પૂરું નથી થતું એ સેવા કરે છે આ ક્યાની ધાર્મિકતા છે આને તમે એમ માનો છો કે એના ઉપર ભગવાન રાજી થાય આ તો બધા નરકના અધિકારી છે પેલા માવતરને ભોજન કરા અનકૂટ ન થાય તો ઘોડ્યો દેવ કઈ ભૂખ્યો નહીં રે સાધુ તો દિગંબર થઈ જાય ને તો એ લાગે એના કરતા પેલા માવતરને ધોતિયા ઓઢાડો ये विचारा छे, जीवन छे, जीवन ना स्रोत करता कोई वाप्रधान थी वड़ा वड़ा थे जाओ आखा विश्व न प्रमुख थी जाओ तो मां तुकारो करे तो करे बाप तुकारो करे एना कोई मोटोज नहीं भगवान माँ पास तुकारो चाह પૃથ્વી ઉપર ભગવાન માવતર થી મોટો નથી મોટો કર્યો દેવું કરીને પ્રણાયો ઘર કર્યો બધું કરી દીધું ને તારા સ્વભાવ ઓછા હતા એક કુલ્ફી ખાવી હોય તો પગ પછાડતો ને આખું ઘર ઊંચું લેતો તોય ગમે તેમ કરીને તને આઈસક્રીમ ખવડાવતા ચોકલેટ ખવડાવતા અને જે ઘરમાં ખવાય બધું ખવડાવતા તોફાન સેવા કરો અને મા બાપનો સ્વભાવ ઘણા મા બાપ એ વિચિત્ર હોય છે એવું નથી અમે નથી જાણતા એવું નથી કે બધા મા બાપ દેવ જેવા હોય એવું નથી રાક્ષસ ને શરમાવે એવાય હોય છે ખરેખર હા તો ધૂળકાટના કેવા હોય છોકરાઓનું ખોટું દેખાય એટલા માટે તૂટેલા ચપ્પલ ને તૂટેલા કપડા પહેરીને ગામમાં નીકળે અને છોકરો બિચારો કેતો હોય ગાડી મૂકી દો બંગલા મૂકી દો છે જ બધું ચાવીઓ નાખી દો બધું કરે ના છોકરાનું ખોટું દેખાય એવા હોય પણ છતાંય દીકરા બેલેન્સ રાખીને માવતર સાથે તકરાર થતી હોય છેટા રહેવામાં શાંતિ રહેતી હોય એને પોતાને તો છેટા ભલે રહીએ પણ બીજા દ્વારા કે બીજો જે સેવા કરતો હોય એને આર્થિક રીતે બીજી રીતે નોકર રાખીને સગવડતા હોય એ રીતે પણ માલ બાપ પ્રત્યે આદર ક્યારે ચૂકાય નહીં એ એવા છે આપડે એમ કેવાય ને માવતર કમાવતર ન થાય છોરું કછોરૂ થાય પણ માવતર કમાવતર ક્યાંય એવું હોય કે છોરું કછોરું ન થાય માવતર કમાવતર થાય ત્યારે છોકરાએ એમ વિચારવું હોય કે આપણે એના જેવું થોડું થવાય એમાં છોકરાઓનું બહુ ભલું છે આપણે મહેન્દ્રભાઈ શેલત હતા એમના બાપુજી સ્વભાવ બહુ જ ગરમ હતો ગરમ અને થોડો વિચિત્ર હતો કોઈ છોકરોની સેવા ન કરે એવો સ્વભાવ હતો બધું કહેવાય નહીં અમે તો નજરે જોયું છતાંય મહેન્દ્રભાઈ શેલત ભગવાનની જેમ સેવા કર બોલો ઉભી બજારે એને આમ ન કહેવાનું કઈ નાખે स्वभाव हे श्री जी महाराज यू कल्याण करज मारो बाप स्वभाव है हूँ सही लवश तू नहीं सहे प्रार्थना करवा करी बोलो અને એનું એવું કલ્યાણ થાય ભાઈ એટલે તમે એમ કરીને છટકી ના જવું લો કરવું પણ આના જેટલું થતું હોય તો દૂર રહી પણ જવાબદારી પૂરી કરવી બાપ પાસે અપેક્ષાઓ મૂકી દેવી પણ આપણાથી થાય એટલી એની અપેક્ષાઓ પૂરી ભલું થાય રોજ પ્રાર્થના કરે મારા બાપનું સારું થવું જોઈએ એ મહારાજ કલ્યાણ થવું જોઈએ અને ખરેખર થોડા વર્ષો ગયા અને રાજકોટમાં એ વખતે વારદોરિયા સાહેબ જ ભગવાન સ્વામી નારાયણ ના ભક્ત દર્શન દીધા અવારનવાર દર્શન આપતા એમને કહ્યું કે તમે મહેન્દ્ર ને આજે નોકરીએ ન જાય હું એના બાપને તેડવા આવવાનો છું બોલો હવે જજ સાહેબ ને આ બનુ પાછું એવું જજ સાહેબ એવી પ્રવૃત્તિ કે મહેન્દ્રભાઈ ભેળા થાય ત્યારે વાત થાય ના ભેળા થાય કે ના ઘરે ફોન કરે હાજર નહીં આવું બધું કઈ પરિસ્થિતિ થઈ મહારાજે આજે તેડવા આવું છું આને ઉચાટ રહી ગયો કેવું કેમ ક્યાં ભેળા થાય એમ એ તો ન કર્યા જતા શ્રીજી મહારાજ આવીને ધક્કો ખાઈ પાછા વ્યા ગયા હા જજ સાહેબ ને પાછા દર્શન દીધા કે તમે વાત ના કરી મારાજ પણ આવું થયું સારું હવે કેજો કાલે ન જાય કાલે હું આવીશ બોલો બીજે દિવસે એટલે બેઠા છે ભક્ત ચિંતામણી પાઠ કરે છે શ્રીજી મહારાજ આવ્યા ને એના બાપુજીને ધામમાં પહેર્યું છે ને આદર્શ પુત્ર આદર્શ મા બાપ ન હોય આદર્શ પુત્ર ક્યારે મટવું યાદ રાખવું મગજ યાદ ના રે બોલવાનું શરૂ થઈ જાય પછી બંધ ના થાય પ્રોબ્લેમ આવી જાય એવો પછી એને ખબર ન હોય આપણને બધી મેમોરી છે એટલે યાદ છે કાલે શું બોલ્યો તો એને યાદ નથી બે મિનિટ પેલા હું શું બોલી નાખ્યું છે બાળક જેવું હોય આપણે ગણી ગાંઠે બાંધી ને એને ભડબડ ભડબડ ચાલુ થઈ જાય એટલે જતું જ કર્યા બાના હતા ત્યારે આપડે જતું કરતા ને એમ જ માનતા છોકરું છે એ તો બોલે નહીં તો છોકરું શું બોલે અપશબ્દ બોલી જાય બાળક છે એને ક્યાં ખબર છે હું શું બોલું મારે શું ન બોલાય એવું જ ગડપણનું બાળપણમાં દાંત ન હોય ઘડપણમાં દાંત ન હોય બાળપણમાં પોચું પોચું ભાવે ઘડપણ માં પોચું ભાવે બાળપણ માં બોલ બોલ બોલબુ કરે ગડપણ માં કરે બાળપણ માં લુગડા બગડે ને ગઢપણ માં લુગડા બગડે ગઢપણ ને બાળપણ બે સરખું છે એટલે આદર્શ પુત્ર તરીકે મા બાપ ની સેવા કરવી એક પરિવાર માં આવી રીતે બાપા વ્રત થઈ ગયેલા ને પછી એને એક બાજુ ઓરડી મારી એ ઓરડી માંડ માંડ ખાટલોરી એવી એમાં નાખી દીધેલા અને આ કહ્યું ને એમ માટીનું સકોરું એને એક ભોજન માટે આપે એ પાણી પીવાનું એમાં રોટલી શાક ખાવાના એમાં એક જ આપી દીધું પશુને જેમ આપે કૂતરાને માટે સારું વાસણ હોય એવા વાસણમાં બાપો જમે હવે વૃદ્ધ હાથ હોય શરીર હોય તે વાસણ પડી જાય તો ફૂટી ગયું એટલે આ ભાઈ પાછો દીકરો એટલે બાપાનો પૌત્ર એ પંદર સોળ વર્ષ એને કીધું જ્યાં કુંભાર ને ત્યાંથી એક છોકરો લેતો હોય બાપા દાદાનું ફૂટી ગયું છે એટલે છોકરો લેવા માટે ગયો છોકરો બહુ યુવાન હતો પણ પૂર્વના સંસ્કાર હતો એને ગમતું નતું આપણા દાદા છે મારા દાદા ને એના બાપુજીના બાપા છે આવું શું કામ કરે છે કુંભાર ને ત્યાંથી સકોરા લાવ્યો બાપા એ એક મંગાવ્યું હતું ને બે લેતો આવ્યો એના બાપા એ જોયું એ એક લાવવાનું કેમ બે લઈ આવ્યો તો એક તો દાદાને આપવાનું જ છે હા બીજાને શું કરો બીજું હું રાખી મોકલીશ તમે ઘરડા થશે ત્યારે મારે તમને આપવું તો પડશે ને અરે તો શું બોલે તું અમને આવી રીતે આપણા કુળ ની રીતિ હશે આ એવું દેખાય છે તમે દાદાને જો આવી રીતે આમાં જ જમાડતા હશો તો મને એમ થયું કે આપણા કુળમાં આમ જ રખાતું હશે એટલે મારે અત્યારથી વ્યવસ્થા કરી રાખવી ત્યારે કુંભાર મેળ્યો ન મેળ્યો શકોરો મેળવ્યું ન મેળ્યું કુળ પરંપરા તો સાચવી ને મારે અને મને છે કે બે લઈ લઉં તો એક રાખી મૂકો એટલે તમને પછી મારી આપવા માટે થાય યાના બાપુજી એકબીજા સામુ જોવા મળે કે આપણે જે કરીએ છીએ એ જ વ્યાજ માં આવવાનું છે છોકરો ઉપર જ આવવાનું છે માફી માગી મા બાપની આદર ઓસરીમાં ઢોલ્યો ઢાળ્યો બાપાને બેસાડ્યા સ્નાન કરાવ્યા અને દેવની જેમ સેવા કરી ત્યારે દીકરાએ કીધું એના બાપુજી ને હું પણ હવે આવી સેવા કરીશ અને જેવું વાવે તેવું સેવા ચાહો તો સેવા કરો ને મા બાપ સેવા કરી પણ ભાગે આ બધું કીધેલું લોકો ખબર નઈ ઘણી વાર છોકરા ને કરવું હોય પણ ઘરના આવ્યા હોય ને એ ન કરવા જ નહીં પરણીને બહુ ઘરે આવી એટલે પછી સાસુ સસુરા એ કીધું દીકરી હવે છે ને તારે છે ને મને તારી બા માનવી અને તારા સસરા બાપુજી માનવા બાપુજીની ભાવના રાખવી ભલે એમાં એનો પતિ નામનો દીકરો ઓફિસેથી આવ્યો બારણું ખોલવા ગઈ સાસુ એટલે એની બા એમને પૂછ્યું કોણ છે બા ભાઈ આવ્યો ભાઈ ભાઈ તારા માટે નથી બાપુજી કીધા ને કેવાનું તો કે ભાઈ આવ્યો આવી ઘણી ઓછી અકલ ની હોય કે કીધું સમજે નહી ઘણા પુરુષો નથી સમજતા એકને થોડું સમજાવવાનું છે કેટલું બધું છે છોકરા સમજે તો માવતર ન સમજે માવતર સમજે તો છોકરા ના સમજે છોકરા સમજે ઘરના ન સમજે ડોસાડોસીમાં એકનો સ્વભાવ સારો હોય એકનો એવો વિચિત્ર હોય એને લીધે ડોસા ની પડે કે આ ડોસી ને ઢરડાવવું પડે ભેળું થાય એવું બીજા ઘરમાં એક બે સભ્યો આટલાનું ભેળું થાય ત્યારે સેવા થાય એટલે ઠાકોરજી સેવા કરવી છે પણ જીવતાની સેવા કરવી અઘરી છે અને એ અઘરી સેવા કોઈ નથી કીધું પરમાત્મા છે ઇનવિઝિબલ દેવ છે અદ્રશ્ય દેવ છે અને પેરેન્ટ છે એ દ્રશ્યમાન વિઝિબલ સામે દેવ છે એ દેખી શકાય છે વિઝિબલ છે એની સેવા કરે પણ છોકરાઓ બાપાનો જે ઋતુ ફરે એમ બે ત્રણ છોકરા હોય ને તો ઋતુ ફરે ખાટલો ફરે એક મહિનો એક મહિનો આંત્યા એક મહિનો ત્યાં ત્યાં બે ભાઈઓ બાપાનો ખાટલો મહિને મહિને ફરે એક જ ગામમાં મહિનો પૂરો થયો એટલે નાનો ભાઈ બળદગાડામાં બાપા સાવ અશક્ત બળદગાદા બેસાડી અને મોટાભાઈના ફળીએ ફળિયામાં એમના બાપાને ઉલાળી ધોલિયા પૂરો થયો ફળિયામાં નાખી લોચો નાખે ને જેમ કોઈ પોટલું બંડલ એમ નાખીનવી યોગ્યું પણ એ છોકરાની હોવું બહુ જ ભાવિક એને બહુ દુઃખ થયું દોડી બાપુજીને ટેકો કર્યો સ્નાન કરાયું બેસાડ્યા પાણી પાયું પાણી બધી વ્યવસ્થા કરી પણ ઘરે એમના પતિ આવ્યા ને ત્યારે ફરિયાદ કરી આ તમારો ભાઈ કેવો છે બાપુજીને ફળિયામાં ઉલાળીને નાખીને વિયો ગયો બોલો કે એમાં શું ફરિયાદ કરે મહિનો પૂરો થવા દે હું એની ખડકી બાદ દરવાજે ઉલાળીને નાખીને વીવા આવીશ એકબીજાના વેર લેવામાં બાપાનો મરો કરી નાખ્યો ઘર ઘરની કહાનીઓ ઘર ઘરની તમારું ઘટ પણ આવશે ત્યારે શું થશે એ તો ભગવાન જાણે કઠણ છે બહુ પરિસ્થિતિ તો વિકટ છે પૈસો હોય તો સેવા થાય કમાણી હોય શાસ્ત્ર કે શંકરાચાર્ય જે સંતો ખોટું નથી કેતા પૈસો હોય તો થાય એક બિચારા સારા ભગવદભક્ત હ ભગવત ભક્ત હરિ નું ભજન કરે એવા વૃદ્ધાવસ્થા થઈ ને પછી કઈ હોય ને છોકરા કોઈ સેવા કરે ને પણ જુદા જુદા બધા સાધુ સંતો આવે તો પાસે સત્સંગ રામજી મંદિર ચોરે આ બધું કરેલું સાધુ સંતો બહુ ભાવથી બધું રાખે એટલે ઘણા એના સાધુ મહાત્માઓ બાવાજીઓ ઓળખે એટલે પૂછે કે પેલા બાપા કેમ દેખાતા નથી તો કે હવે તો વ્રત થઈ ગયા છે એને ઘરે હશે સાધુઓ મળવા બાપા બેઠા હોય માળા કરતા હોય સેવા થતી ના હોય મહાત્મા સાધુ પૂછે બધા કેમ છે સારો આંખ ભીની થઈ જાય ઠીક છે આપડે તો ભજન કરીએ ભવ તરી ગયા એનો કોઈ વાંધો નથી પણ શરીર છે એટલે શરીર માંગ હોય બાપા પાણી પીવું ભૂખ લાગે તે કઈ ખાવું પીવું સેવા નથી થતી મહારાજ હમ સાધુ એમાં એક સાધુ બહુ વિચાર વાળો બુદ્ધિ વાળો બાપા તમારી પાસે કઈ મૂડી છે પાંચેક પાંચ રૂપિયા માં શું થાય બાપા બધું થાય એને એક બે ચેલાઓને સમજાવી દીધા આવડી આવડી નાની નાની માટલી ચાર દીકરા હતા એટલે ચાર મંગાવી મહાત્મા એ બધા સમજાવી દીધું આમાં શું કરવાનું છે એ ચાર આવડી આવડી માટલી માટલાના ગળા સુધી રેતી ભરાઈ આપણે આ સાબરમતી ની અને એના ઉપર ઓલા રૂપિયા હતા ને બબે તેને મોટા મોટા રૂપિયા આપતા સાંકડું મોટું ઘડાનું એના ઉપર રૂપિયા ઉપર મૂકી દીધા એટલે ચારેય માટલી શું રૂપિયા ભરેલી લાગે નીચે તો રેતી વજનય ખાસો લાગે અને પેટી જેવું બસા જેવું એમને બનાવી દ એમાં પેલા માટલા મૂકી દે તાળું મારે કેડે બરાબર કસકસાઈ ને ચાવી બાંધી દીધું અને મહાત્માએ કાનમાં મંત્ર મૂક્યો જેમ ઓમ નમો ભગવતે વાસુદેવાય મૂકે એમ આવો કઈક મંત્ર મૂકી દીધો ઓલા ને છોકરા ખેતર વ્યા જાય કામ કરવા ખેતીનું અને પાછળ છોકરાની વહુ હોય એ ફળિયો વાળવા નીકળે કે ત્યાંથી નીકળે ત્યારે જ ઓલી પેટી ખોલે અને બોલે ગળામાંથી આમ કંડ રૂપિયો નાખે બીજી માટલી માં નાખે ત્રીજીમાં નાખે ચોથી નાખે ગણે ખાવી નાખે અને પેલી આમ નજર જાય આવડાવી સિક્કા ચાંદી ના બધો રૂપિયો બાપા પાસે અરે ત્યાં તો આવી હો સાવરણો બધું એક બાજુ મૂકીને બાપા ચા પીશો કોફી બે શુકા માં આ મોડું મૂકે મનમાં થઈ ગયું સાધુને યુક્તિ કામ આવી ગયા કોફી ચા પીશો કો સરસ મજાનું ભેસ નું કડિયલ દૂધ આવી જાય બીજા છોકરાની હોય તરફે બપોર થાય બાપા શું જમશ્યો જેવું હોય રોટલો ભાવશે કે રોટલી રોટલી હો કુણી કુણી રોટલી ભાવશે અને તાજુ ગુંદા નું અથાણું રાખજો અને ભાઈ ડોહો પછી એ પુડલા છાસ ને ખીચડી હપોરે આવે ને તાજું સાંજે આવે ને સવાર માં દૂધ કોફી ચા ગઠિયા જેવો રોટલો ભભો ખાતો એમાં ત્રણ ટાઈમ ઠાકોરજી ના થાળ આવે એવા થાળ આવે બે ત્રણ મહિના થઈ ગયો રાતી રાઈ જેવો વંડીઓ ઠેકી જાય એવો થઈ ગયો હવે આ મરે પણ ઓલા ને મૂડી ઉપર ચિંતા હોય ધ્યાન છોકરાઓને ધણી આવ્યા ને વાત કરી દીધી બાપા બહુ મૂડી છે ચાર ચાર માટલા ભર્યા છે છોકરા આવીને એ મળ્યા બેસવા બાપા જયારે હારી વાતો કરે બાપા પછી એ કુળ પરંપરાની વાતો કરે ને ઇતિહાસો કે મહાત્મા પાસે ઘણું સાંભળ્યું હોય વાતું ખૂટવા દે ની એવો વાતમાં ભૂલવાડી દે કે પૈસો યાદ આવવા દે ની એવો હોશિયાર ઉસ્તાદ બાપો થઈ ગયો આમ પાંચ હાથ વાર કાઢી નાખ્યા મહાત્માની કૃપાથી આયુષ્ય સુખે પૂરું થઈ ગયું બાપા તો હવે પૈસો તો ખુબ એટલે છોકરાઓને વાતું કરીને તો બધું હતું છોકરા થઈ ગયું અને જેવું અહીંયા તો ખેતર ગયા હતા ને બાપા ધામ માં ગયા ગુજરી ગયા હરિભજન કરતા હતા તો જાય તો ખરા ધામમાં એટલે હોવું તો તરત મો વાળ્યું ગામમાં ખબર પડી લોકો આવી ગયા ઘરે વાડી ખેતરે ખબર કરી દીકરાઓ આવી ગયા અગ્નિસંસ્કાર ધામધૂમથી સાધુ મહાત્મા મહાત્મા એવું કરી દીધેલું ને કે બારમું તેરમું ચૌદ દાડો થઈ જાય ને ત્યાં સુધી કોઈ સાધુ મહાત્મા ચલકાવો એને ઘેરે ધામા નાખી નજરીઢુજ નો પડવા દે ઓલું પટારી ખોલે નહી ને અને બાપા કારજ કરવાનું ટાણી આવી ગયું આખા ગામ ધુવાડા બંધ જમાડ્યું પૈસો તો છે જ પછી શું આપડે ચિંતા છે માટલા ફર્યા ચાર ચાર દરેક ને એક એક માટલું આવવાનું છે ભલે દેવું થઈ જાય બાપા કારજ થઈ જાય જાડું ગામમાં કેમ થઈ જાય વા છોકરા હોય સેવા કરી હોય બાપા નું કારજ કર્યું છે બોલો ગાયું તો નિર્ણય નાખ્યો પણ ગધેડા ને નાખ્યો બોલો ગધેડા ખુશ થઈ ગયા કા ભા દાદા ગયા પણ ગઝબ કરતા ગયા છે અમને ક્યાંથી આ લીલું હોય નઈતર ગદેડા ખુશ થઈ ગયા એવા બધા વિશુલ વગાડે શંખ વગાડો વૈકું વૈકુંટનાથ પૂછે લક્ષ્મીજી ને કાશી એના શંખનાથ થાય છે બાબા નું કારજ ધરતી ધામધૂમ કારજ થયો કરજ પણ કર્યું છે બાપા જાડું કારજ અને પછી તો બધા જ ચલકાવ ધીમે ધીમે ભાઈ અહીંયા ઘર થઈ ગયું ખાલી પછી થયા બધા બેડા હાલો ખોલો હવે હું ભાગે પડતું લઈ ગયો એ ખોયલું ને માટલા ઉપાડ્યા એક એક માટલા છાતીએ વળગાડ્યો આ હા હા આટલો પૈસો આટલો પૈસો ઉપર કાચલી ઉપર ઊંધાવાળા ઊંધાવાળા ગણી લય કેટલા છો એ જ્યાં ઊંધા વાળા ખાડા ભોગાવાની રેતી નીકળી અને ભાઈ બહેર તો કૂટે પણ જણ મળ્યા છાતી કુદી આ કારજ જાડું કરીને કરજ કરીને કરી નાખ્યો આ બાપો મૂકી ગયો રેતી ના ભરેલા મારો ઉસતા નીકળ્યો કે સેવા કરાવી હો પણ સાધુ પૈસો હોય તો છે જગને સ્વાથકા વેવા જીન કો માનત મીત પિયારે સબ મતલબ કે યાર હા સબ મતલબ કે યાર બ્રહાનંદ કહે છોડ કરો પીડ્યો મરણ પથારી હોય ને ત્યારે પછી કે અરે મારા કાકા આવ્યા તો કે ના મારા મોટા ભાઈ આવ્યા તો કે ના છેલ્લા ડચકા લેતો હોય મારો નાનો ભાઈ આવ્યો તો કે ના મામા કોઈ ખબર કરવા નથી આવતી મને કામ કરાવી કરાવી તોડાવી નાખ્યું આજે કોઈ આવતું પછી કે હે હરી ત્યારે હરી હોકારો અંદર દેતો હોય ભાઈ હું તો તારે ખાટલા ની પાંચ તેદીનો બેઠો છે મને હોંકારો તું કરતો નથી જેનો હોકારો કરી કોઈ આવતો નથી આ સ્વાલ બે વાત અદભુત એમાં કેવી છે અને પછી જે નવો શ્લોક છે ને એમાં જ આવું છે કપિલ વસ્તુ જેવી નગરી એમાં મશહુર વૈશ્યા વાસવ નામે રહેતી હતી ગણિકા વૈશ્ય પ્રસિદ્ધ મોટા રાજરાજ શ્રેષ્ઠીઓ એના ઉમરે પડતા હોય જેને રૂપનું ધનનું યૌવનનું કલાનું મદ છે ભાન ભૂલેલી મહિલા છે અને ભાન ભૂલેલા એના એવા ચાહકો છે એ નગરીની ગલીમાંથી વૈશ્યા વાસવ દત્તાના મહેલ પાસેથી ઉપગુપ્ત નામનો ભગવાન બુદ્ધ શિષ્ય સાધુ ત્યાંથી ભિક્ષા માગવા નીકળ્યો એવી યુવાન શિષ્ય પેલી વાસવદત્તાની ગેલેરીમાં બેઠેલી ભ્રમરવુતિ ની સ્ત્રી કે હોય એટલે એને તો બીજું કઈ હોય જ નહીં સાધુને જોયા मनमा मन में विकार एने थे घना एक आसने पुरुषों सेठा पन्यासी बैठा संध्यासी तो बहुत रूढ़ो रूपाड़ो है कन्या भरते रूपम संन्यासी तो खुश आमंत्रण को दासी ने कीतु जाओ पहले सन्यासी ने बोलावो कि अमारी सेठाणी तोलाये ઉપગુપ્ત ને બોલાવ્યા પેલા તો એમ લાગ્યું ભિક્ષા માટે બોલાવ્યો ઉપગુપ્ત હાથમાં ભિક્ષા પાત્ર લઈને એના ચોપમાં આવીને ઉભા ભિક્ષા ભવતું કરીને એટલે પેલી વાસવદત્તા કે છે કે તમે ભિક્ષા પાત્ર એક બાજુ મૂકી હું તો તમને મારા ઓરડે બોલાવું છું વધારો निवास करो आप आ प्रात मशहूर गणिका तमने आमंत्रण आपे उपगुप्त बोलिया समझ गया साचो साधु साधुता नी कसोटी है ना बहुत सरस जवाब आप मैंने आमंत्रण आप आभार मैं तरू आमंत्रण सहर्ष स्वीकारी लीध स्वीकारीण ने हूँ ठुकर बोले आमंत्रण हरगी ठुकर आमंत्रण स्वीकारी लीध पत नहीं जरूर पड़ से तेरे हूँ आमंत्रण लीध मनता नहीं आमंत्रण ने ठुकरी दीधुँ भिक्षा में आमंत्रण आयु अत्य नहीं हूँ समय आई तमने जरूर हे त्यार अत्य तो हूँ साकी नही बहुत साधु आमंत्रण स्वीकारी निकली जाए जरूर आई जय जरूर हे तर समय आई राह जया करे મનમાં વસી ગયેલા સંન્યાસી વર્ષો નીકળી ગયા ઉપગુપ્ત નગર છોડી દીધું ક્યારેય એ બાજુ ફરકતા નથી સમય જતા શું વાર લાગે ભાઈ સુખના દિવસો ઝડપી જાય દુઃખની પળ ન જાય એ જ આઈન્સ્ટાઈન છે ને રિલેટીવી વેશ્યા एने भयंकर रक्तपीत कुष्ठ रोग एनु दर्द लागू पड़ू आवा एवं दर्द आए स्वाभाविक आवाई कोई कई रूप खरी ग आंगड़ाओं सड़ी सड़ी अंदर ऐसी पचु पांच परू खरे झरे आंगली गुठी थी गई शरीर में दुर्गंध उठे आखू शरीर गंधाय अत्यंत चेपी गणा तो रोग लोको करे गे लो कपड़ा दत्ता गाम ने दूर एक वृक्ष कोई वस्तु फेंके एम वसवदत्ता गणिका वेशा ने फेंकी लोग जता रहे आ पड़ी छे त्या पी पाना पोकार करे खावा पीवा क्या वाद पर? पाणी, पाणी पुकारे महा दर्द पीड़ा भोगे नरकनी यात्रा आज कोई पास फरकत नहीं कगड़ा जेवा पक्षी चाँच मरी जाए चा। कूतराओ जड़पू नाखे दशा है मौत आत પાણીનો ઘૂંટ પણ મળતો નથી પ્રાણ પોકારે છે બેભાન જેવી અવસ્થા છે એમાં એના માથા ઉપર કોઈનો હાથ ફેર્યો કમંડળમાંથી પાણી એના મુખમાં પડ્યું અર્ધભાન અભાન અવસ્થામાં પાણી પીવું ચેતન આવ્યું શરીરમાં સુખ વર્તાણું આંખ ખોલી તો સામે ઉપગુપ્ત સાધુ સંન્યાસી બૌદ્ધ સાધુ બેઠા હતા બોલી આપ્યો છું જ્યાં સુધી તારે બીજા હતા ત્યાં સુધી મારી જરૂર નથી આજે કોઈ તારું નથી જાકો જગમે કોઈ નહીં હે તાકે તો ગરીબ ની ઉપગુપ્ત સાધુએ બુદ્ધમ શરણમી શરણમી મંત્રો નો ઉચ્ચાર કર્યો બૌદ્ધ વચનો સંભળાવ્યા વાસદતાની આંખ મીચાણી સુખી થી દેહ છોડાવી અગ્નિસંસ્કાર કરી બૌદ્ધ સાધુ ચાય લાગ્યા આ સંત પરમહિતકારી જગમે સંત સંસારીઓ જયારે છોડી દે છે ત્યારે ભગવાન ને ભગવાનના સાધુ સંભાળે છે આ સંસાર આવો છે એની વાત ના થાય છતાં આપણે એવા છીએ રસ ઉડતો નથી કઈ કઈ ને કથાઓ કેટલું કે છે ઘૂંટ તો વાત પાછળ હોય છપૈયામાં ગુરુદિન કરીને બહુ સારા હરિભક્ત શરીર વ્રદ્ધ થઈ ગયું અને વ્રદ્ધ થાય એટલે કોણ સાચવે ભાઈ દરદ પણ લાગે ઔષધો કરે પણ કોઈ દરદ મટ્યું નહીં એટલે તમને ખબર છે ને ઘણી કોઈ જગ્યાએ આપણે સંસાર કેવો છે ભલન જુવાન દીકરો હોય બહુ રોગથી પીડાય તો પછી શું કે ખબર છે હવે શરીર છોડી જાય તો સારું કોઈ વૃદ્ધ હોય તો એમ કે બાપાનું શરીર છૂટી જાય તો પીડા મટે કોને તમને કે ને ગુરુદિન સાજા નથી છે બહુ સારા હરિભાગ ભજન કરે છોકરાઓ જાણ્યું કે ડોસો કઈ સાજો થાય એવું નથી લાગતું લાકડીમાં જોડી બાંધી ઘડીક વાર તો આપણને કઈક થઈ જાય જોળીમાં ગુરુદિન નાખ્યા છોકરાઓ એના ભાઈઓ નિર્ણય કર્યો બાપાને સરજુ નદી માં વહાવી દો એવું પાડ્યા બાપા નહી કીધું બાપા ચાલો હવે સરજુ નદીમાં અમે તમને વિસર્જન કરી દેસુ छप्पया अयोध्या आगू थर्जु नी छोरा छपैया मंदिर छोकरा गुण बुद्धि ना सत्संग मंदिर से अथवा तो बापाएं कीधु मैंने मंदिर दर्शन कराव जन्म स्थान से घनश्याम प्रभु ना सहजानंद स्वामी मार ईष्ट न मैंने दर्शन करावे छोपिया मंदिर आया घनश्याम महाराज दर्शन कराया साधुओं सेवा करता आप मंदिर है सतो हो स बने लगी घटना चोड़ी म नाखी बापा ने मंदिर दर्शन कराया साधु गुरुदीन ने ओखता होता भाई आ बापा ने आ रीते क्या लई जाओ जा। तो स्वामी बस सरजूमा वहा वहा प्रदेश में एवं कह सरजू कल्पावा जाऊँ छू जा। સરજુ કલ્પવા જવું અને વહાવી સાધુને તો હાહી જાય બાપાને આવી રીતે પાણીમાં ફેંકી દેવાના સેવા કરો સ્વામી સેવા તો બહુ કરી હવે કઈ સારું થાય નહી અને આ કઈ ખોટું નથી અમારે તો આ પ્રદેશ નું આવા રીત અવાજ છે રીત રિવાજ ચાલુ જ આવે છે बहु एवं थायी सरजूमा वहाँ देना पाप अधर्म अमे कोई मानता होटू करता हो रीति है गुरुदीन कई बोलता हाथ जोड़े भाव ऐसी दर्शन करे साधो के भाई रीत हम हत्संग रीत तो नहीं सत्संग सेवा करो शिक्षा पत्र मैं जीवन पर्यत वृद्ध रोगी माँ बाप से પણ સ્વામી હવે સમાજ આરે રહેવાનું સમાજની રીત લ્યો હવે રાજી થઈ રેજા આવો અમે હાલએ પછી તડકો થઈ જાય અયોધ્યા પોચવાનું બાપાને પણ મોડું થાય છે છૂટે બાપાને અમે છૂટી ગયા તો નહી જોડી લે નીકળી ગયા એટલે સાધુને મનમાં બહુ હરેરાટી થઈ ગઈ આપણો હરિભગત અને આને આવી રીતે પાણીમાં નાખી દેસુ ઘનશ્યામ મહારાજ પાસે બેસી ગયા માળા લઈ હે મહારાજ તમે દયાળુ છો પ્રભુ જાકો જગમે કોઈ નહીં તાકે તું ગરીબ નિવાસ હરી તુમ અશરણ શરણ કહ તમારો થયો ગુરુદી ને એની આવી દશા ભગવાનની પ્રાર્થના માળા કરે આ લોકો ચાલતા ચાલતા મનોરમા નદીએ પહોંચે મખોડા ઘાટ ત્યાં જોડી નીચે મૂકી થોડું પાણી પીએ થાક લાગ્યો સ્નાન કરીએ પછી આગળ વધીએ જોડી મૂકી હજી હાથ પગ ધોએ ના ધોય બાપા તો શાંત રીતે માળા કરે છે એમાં અજવાળું થયું છોકરાઓ કીધું આ શું વીજળીઓ ચમકારો ક્યાં અત્યારે નહીં વાદળી નહી રે વીજળી પોચિનતાના વીજળીના ચમકારા ક્યાં જ્યાં જુએ ત્યાં તો સહજાનંદ સામે ત્રણ છોગલા વાળા સાથે સંતો અર્ષદો ભક્તો આવીને ઉભા રહ્યા પાસે ગુરુદેન દર્શન થયા ગુરુદી હાથ ધોડા અરે મહારાજ તમે મને ભલો દર્શન દીધો મહારાજ પણ મહારાજે એમના પરિવારના છોકરાને ભાઈઓની સામે જોઈને કીધું ભાઈ જેને તમે ન સાચો ને એને હું સાચું મારું વજન કર્યું છે ભાઈ એની પીડા હું કેમ જઉં ચાલો તમારા તો વહાવા છે ને એની પેલા હું એને ધામમાં લઈ જાઉં છું લાવો હાલો ગુરુદીન ચાલો મારા ધામમાં જય સ્વામી નારાયણ કઈ ગુરુદી દેહ મૂકી દીધો સહજાને સ્વામી લઈ ચાલો એટલે સંસાર સ્વાર્થી છે પણ ભગવાન સ્વાર્થી નથી आपे व्याज सहित गिरधारी कोई ना मु कई कहीचार्य सत्संगज गोविंदम भज गोविंदम गोविंदम भज गोविंदम बाकी संसार केवे कि ज्यादी कामना हो कमा करता हो त्या सुधी साचवे पी वृद्ध शरीर थे तरह कोई भाव पूछत ंद भजन करो संबंध राखी लो एक काम आव एक, एक साथ कसते पुत्र संसारोयम अति विचित्र कश्यम कह कूत आया कूत आयात तत्व चिंत तदिह भ्रात કસ્મ કહ કુ આયા કામેજનની કોમેતા પરીભાવ્યક્ સ્વપ્ન વિચારો બહુ સરસ શંકરાચાર્યજી કેટલી મહેનત લઈને એક પછી એક વસ્તુ સમજાવે છે આ વસ્તુનો અંત જ આવતો નથી પણ શંકરાચાર્યજી કેટલું લઈ લઈને વર્ણન કરે એક જ આશય છે કે આ જીવ કોઈ રીતે સંસારથી છૂટીને ભગવાનમાં જોડાય અર્થ તો તમે સંસ્કૃત छता सह समझाई जाता है कौन कौन -कौन कौन कौन कौन -कौन चे? संसार अतिशय विचित्रू विचार कर तू को छो तू को क्या है विचार कर असार અને સ્વપ્ના જેવા સંસાર એમાંથી આસક્તિ છોડી દે અને ભગવાન ભજન કર ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ મૂળ મત આનો અર્થ આટલો છે કોણ કોનું છે અને સંસાર અતિ છે સ્વપ્ન જેવો છે અસાર છે એ બધી આસક્તિ મૂકીને ભગવાન ભજન કરી લે આ વાત આપણે આના ઉપર લઈ बुद्धि वाला थोड़ी काम नहीं बुद्धि ते गृहस्थ मिता परिवार दिकरा, दिकरी, पत्नी बढ़ू के, नहीं? छे के नहीं? एक बाजु तेरे पत्नी परिवार पुत्र बधुरा અને બીજી બાજુ એમ કેવું કોણ કોની પત્ની કોણ કોનો દીકરો અને પાછું એ બધાનો આગળ હમણાં જ આપણે કીધું કે આ બધાનો વ્યવહાર સાચવવાનો સેવા કરવાની વેત રાખવાનો સંબંધ રાખવાનો એમ પ્રતિપાદન કરીએ છીએ અને પાછા એમ કેવા આવે છે કે આમાં કોણ કોનો મા બાપ ને કોણ કોની પત્ની તું વિચારતો દીકરો કોણ પત્ની કોણ માપ કોણ માં એટલે જે બુદ્ધિ છે અથવા તો જેને નથી સમજાતું ભલે બુદ્ધિવાળા હશે એને આવી બધી વાતો બહુ વિચિત્ર લાગે છે અથવા તો ઠીક નથી લાગતી ગળે નથી ઉતરતી બહુ ભણી ગયા હોય ને અને સામાજિક ચિંતન ક્યારે રાખતા હોય તો આ બધા શાસ્ત્ર માં આ સાધુ સંતો આવું કઈ કઈ ને તોડી નાખે છે બાકી છે જ ને આમાં કોણ કોનું નથી એટલે શું આ છે આ બાળકો છે આ ભાઈઓ છે આ બધું છે જ એક બાજુ છે બીજી બાજુ કેવું કોણ કોનું છે અને શાસ્ત્ર જ પાછા પત્નીના ધર્મો પતિના ધર્મ માતા પિતા પુત્ર ધર્મોનું પ્રતિપાદન શાસ્ત્રો જ કરે છે વિચારો યે જ શાસ્ત્રો એમ પાછળ કે છે કોણ કોની માન કોણ કોનો બાપ કોણ કોની દીકરો કોણ કોની પત્ની લાગે ને વિચિત્ર ધર્મો પતિના ધર્મો આ બધું બીજી બાજુ પાછા એમ કે છે કે આ કોણ કોનું છે ભાઈ કઈ કોઈનું નથી ભગવાન નું ભજન કરજવાની કોશિશ કરવી एटली गहन और आम ओली बात है समझाई जाए तो वाद आपने रंगी दी तब साो ताचार मिल कोई मणस नृत्यु थे मरण थो ते क्यों फला भाई मरी गया एम शरी ग शरीर तो सामें હાથ છે પગ છે આંખ છે કાન છે નાક છે બધું સામે જ છે તો શું મરી ગયું તમે એનાથી એમ કયો છો કે મરી ગયો માણસ કયો શું મરી ગયું કયો તો ખરા સમજાય હે જીવ ચાલ્યો ગયો શું ચાલુ ગયું એટલે તમે કયો છો મરી ગયું શરીર તો સામે છે ને मरी गये कि जीव, जीव। ते क्यों छो ने बधाई के शास्त्र के तभी क्यों छो ने, ने? ने? पड़ू जीव निकली गो एटे क्यों छो आटल समझाई जाए तो दीवा थी जाए आटलू समझाई जाए दीवा थी जाए दीवा अंदर शरीर पड़ू है હજી આ બહુ મજાની વાત છે મને કહેતા કેતા કંઈક થાય છે પણ તમને ઓલી નથી સમજાતી ને એટલે તમને આમ નથી થતું ગોઠણિયા વાળી જાવ એવી વાત છે શરીર પીડ્યું છે મરી શું જીવ યોગ્ય એનો અર્થ શું છે મહેરબાન કે શરીર અને જીવ બે જુદા છે સ્પષ્ટ સામે થાય છે કે શરીર અને આત્મા બે જુદા છે આટલું સમજાઈ જાય કામ થઈ જાય શરીર એ હું નથી આમાં બે માંથી હું કોણ છે જીવ ગયો એ આપણે આ બે માંથી કોણ શરીર છો આપણે ગયા એ છે ને આપણે એ જો આપણને સમજાય છે કે આ શરીર અંદર હું સૂક્ષ્મ સ્વરૂપ જેવો જીવ બિરાજો છું એ હું છું આ હું નથી આટલી વાત સમજાય છે મેદાન મારી જાય અધ્યાત્મમાં અને આ મરણ આપણને સમજાવે છે એક ને બે જેવી વાત બતાવે છે જેને હું હું કરતો હતો એ સામે પીડ્યો એ હું છે જ નહીં સામે પ્રત્યક્ષ દેખાય છે જોજો એ ગાય ભેંસ કે ચાલો કોઈ પશુ ના દેહ માં ગયો ત્યાં થોડુંક રોકાશે પછી તરતે છોડી દેશે ત્યાંથી આગળ વધ્યો જશે ત્યાં વળી માનો કે કોઈ બીજી રીતે બીજા પશુ માં ગયો કુતરો થયો ચાલો થોડું રોકાયો દસ બાર વરસ છોડી દેસ આગળ મકાન તમે ભાડું છો અને જેમ બદલો એક મકાનમાંથી બીજા મકાનમાં બીજા મકાનમાંથી દસ વર્ષમાં તમે દસ મકાન બદલી નાખ્યા હોય મકાન તમે છો કે અંદર તમે વસો છો એ છો તમે એનાય છો મતલબ આપણે એના એ મકાન બદલીએ છીએ शरीर जीव शरीर बदले जुदो शरीर दृष्टि जये तर पिता पत्नी पुत्र बधाई है शास्त्र जय कहे तरह बधाई है सामज जो देहनी दृष्टि थी बधा है अपने देहनी दृष्टि जुइए तर बधाई है मिता पत्नी पुत्र કોની દેહની દ્રષ્ટિએ આત્માની દ્રષ્ટિએ નથી માતા નથી પિતા નથી પુત્ર નથી પત્ની કોઈ જ નથી આટલું સમજાય તો આગલી વાત શંકરાચાર્ય અને શાસ્ત્ર સમજાય જાય કોણ કોનો બાપ કોણ કોની માં કોણ કોની પત્ની કોણ કોનો પુત્ર દેહની દ્રષ્ટિએ છે આત્માની દ્રષ્ટિએ નથી અને આત્માનો તો એક જ પરમપિતા માં કહો બાપ કહો ભાઈ કહો સખા પરિવાર કહો જે કહો તે પરા પુરુષોત્તમ નારાયણ મજાની વાત કાન ખોલ કે સુન્ના જો આટલું સમજાય જાય કે મારો બાપ પરમપિતા પુરુષોત્તમ નારાયણ છે તો જીવ એમાં જોડાય એમાં ભક્તિ જાગે એમાં પ્રેમ જાગે અને એમાં પ્રેમ જાગે એને પામે એને પામે બધા જ દુઃખ માત્ર નિવૃત્ત થઈ જાય પણ એ ભૂલીને જે નથી એને માયના છે આ મારી મા છે આ મારો બાપ છે આ મારો ભાઈ છે આ મારો પત્ની છે મારો પતિ છે એમાં એવું બોન્ડેજ કર્યું છે એવું બંધન કર્યું છે એ અસત્ય કરીને અનંત જન્મો દુઃખ દુઃખ અને ભાઈ આ માયનું છે એના જ દુઃખ છે ને જો એને સમજાય જાય કે આ તો બધું ખોટું છે સાચો તો મારો બાપ આ છે मोटे थी खाली बोलिये बोलीये तेव माता पिता ते क्या पड़े छे समझ जाए मजा सा आनी छापा वाचू अथवा क्या सा क्यार कोक ना छोकर होने कोई साधु बाबा એને પ્રસાદી ને બાને એને કઈક ખવડાવી દે અને એ ખવડાવી દે એટલે પછી ઓલો છોકરો એટલે બાવાની પાછળ પાછળ અને બાવાને જ ભાળે ખબર છે ને આ તમને આ જાદુ ટોણા આવે એવું શું દિલીપભાઈ બોલ્યા નહિ એ જાદુ ટોણા કરે ત્યારે એ પેલા સાધુ ને પેલા બાવાને જ ઓલો છોકરો ભાળે કારણ કે એને એના ઉપર જાદુ ટોણો કર્યો છે એને કઈ ખવડાવી દીધું છે એટલે હવે એ સાધુ ને એ બાવાને ભાળે છે અને એની પાછળ પાછળ જ દોડે છે ચાકરી ના કરનારા દસ દસ સેવકો છે એવો છોકરો સુખી છે પણ છોકરો એ ભૂલી ગયો અને ભાળે છે ઓલા બાવાને લોટી બાવા ગાય જંગલો માં ઘાસ પાત નું ત્યાં જઈને રે છે એઠું જેઠું ભિક્ષામાં મળે ખાય છે સાધુ કરે છે ભીખારી જ મારું સર્વસ્વ પણ એમાં એને જો કોઈ મળી જાય અને એની જાદુની અસર કાઢી નાખે એ સમયે ખબર પડે ઓ હો હું તો કોણ એ જ ક્ષણે જંગલ ની ભાગી છૂટે મુઠીયું વાળીને અને બાપને ઘેરે એમ આપણને આ માયા ખવડાવી દીધું આ માયાએ મહામાયાએ મને તમને પ્રસાદી બાને કાંઈક બાને એને કઈક જાદુ ટોણો ખવડાવી દીધો એટલે હવે માયા જ ભાળીએ છીએ એની પાછળ પાછળ જ જાય છે ઘરવાળાની પાછળ પાછળ જ જાય છે छोकरा जाए परिवार रूपया जाए।, जाए नहीं राजाज अक्षराधि ब्रह्मांडाजे राज, सर एवं पुरुषोत्तम बाप न दीक राज राजाधीराज छमृत से पुत्र महाअमृतना सागर एवं बापना अपने संतानी પણ માધું ભૂલાઈ ગયું પણ એમાં જો કોઈ સાચો જાદુ ટોણો કાઢી નાખે અને એને ખબર પડે હું કોનો છું તો આ પુરુષો તમને પામી યાર એટલે ભાઈ મારી સીધી સાદી વ્યાખ્યા સત્સંગ એટલે શું આ માયાનો જાદુ ટોણો ઉતારવાની પ્રક્રિયા એનું નામ સત્સંગ આ જે ખવડાવી દીધું છે ને માયાએ એ અસર કાઢવાની પ્રક્રિયા એનું નામ સચ એટલે જ કે છે સંત સમાગમ કી જય હોવનિષદિના સંત સમાગમકી રોજ સત્સંગ કરો એમને નિશ દિન રાત દિન કરો સત્સંગ કરો સત્સંગ કરો એ શબ્દ ની જાળ છે એ એ ભૂર્કી માં પેલી માયા ની ભૂર્કી નીકળી જાય અને જો ખબર પડી જાય કે હું કોનો છું તો કામ થઈ જાય એક મુકશું મહાત્મા ની ઝુંપડી જાય ઝૂપડી બંધ હતી બાર થી એને ટકરો માર્યો આપનું નામ સાંભળીને આવ્યો છું મહાત્માજી દરવાજો ખોલો અને આપને શરણે મને લ્યો મહાત્માજી અંદર કીધું તું કોણ છો ઓ બાર થી ઉભો બોકી જાણવા તો આવ્યો છું તું કોણ છો એમ પૂછું એટલે પેલો મુકશું કે જાણવા તો તમારી પાસે આવે છે સાધુ પાસે જઈને પૂછે તું કોણ છો મનોજ ફલાણા ગામ નો હા નીકળે જ છે આ ભગવાન છે કોનો છો કે વિચાર કરવા માટે ક્યાં આપણે ક્યાં કઈ ખબર જ પડે ક્યારે ક્યારેય ક્યાંય વિચાર્યું ગુણાતીતાનંદ સ્વામી કે છે કે પાંચ માનસી પૂજા કરી માનસી પૂજા રોજ કરવી અને વિચારવું કે હું કોણ છું એ શંકરાચાર્યજી કે છે કે વિચારો તું કોણ છો તું કોનો છો ક્યાંથી આવ્યો છો એનો વિચાર જ નથી કરતા આપણે સેજે વિચાર નથી કરતા સતત વિચાર કરીએ છીએ કે હું મનોજભાઈ હું કાંતિભાઈનો હું ફલાણો હું ફલાણો એ છૂટતું જ નથી માયા શું એ ડોહા એ કઈ વાત કરી છે હું ભગવાનનો છું પણ હું માયાનો નથી આનું નિત્ય અનુસંધાન રાખું તો આ સંસારમાં ભૂલા પડાય નહી એટલું રામકૃષ્ણ પરમશ ને તો માતાજી સાક્ષાત દર્શન દેતા મા દીકરા કરતા કઈ પૂછવું હોય તો પૂછે તુલસીદાજી પણ કઈ કોઈ પૂછે માથા કરીશ ત્યારે રામજી આવશે તો હું પૂછી જોઈશી સત્સંગની બલિહારી હોય છો આ બધી આ તમને ખબર ના પડે મારા બાપલા આ બધું જુદું છે બધું હા તો રામકૃષ્ણ પરમશ ને માતાજી આવે બેસે વાતો કરે એમાં કલકત્તાનું ધનાઢ્ય એને થઈ ગયું કે પરમંશજી પાસે માતાજી આવે છે પરમસજી ને કીધું બાપજી હ મારી એક વિનંતી છે શું બોલો અનુભૂત વાણી જુદી હોય બોલો આપની પાસે માતાજી રોજિયા આવે ને એના દીકરા પાસે ના આવે તો કોઈ પાસે આવે હા હું સંભાળું નો તો આવે દીકરો ના આવે પણ ના મા દીકરા સંભાળ રાખે જ એને જનની કહેવાય આવે તો બાપજી એટલી વિનંતી છે શું આ વખતે માં આવે ને તો એને એટલું કહેજો ને મારે ઘેર પધારે જરૂર એમાં હું કહીશ મા આ વખતે માં આવે એટલે હું કહીશ કે માં તમારે ત્યાં આવે ખાતરી હાર ઉભો ઉભો થવાનો છે એટલે પરમજી કીધું અરે ભાઈ હું માતાજીને આવશે એટલે કહીશ અને માં જરૂર આવશે પણ તું મને તારું એડ્રેસ તો આવે એટલે પેલા તર એનું એડ્રેસ આપ્યું એટલે પરમજી વાંચીને કે આ તો તારા ઘરનું એડ્રેસ છે એટલે ઓલાય તરત પોતાનું ઓફિસ નું આપ્યું હાઉસ નું એડ્રેસ છે આ એડ્રેસ નહીં તારું એડ્રેસ અરે બાપજી મારું એડ્રેસ કે ત્રણ જ છે સ્થાન બસ લેટા તને જયારે તારા એડ્રેસ ની ખબર પડી જશે ત્યારે મારે માતાજીને કેવું નહીં પડે એની મેળે માતાજી તારે ત્યાં આવી જશે જા તને તારી ખબર પડી જાય મારું એડ્રેસ શું છે આપણને આટલા વખતે હજી ખબર પડી છે મારું એડ્રેસ શું છે જે દિવસે ખબર પડી જાય છે આત્મા છે એ હું છું આ મારું ઠેકાણું છે પરમધામ એ મારો ઘર છે આ મારો બાપ છે આ એડ્રેસ ખબર પડી જાય ભગવાન ક્યાં ઘરે જ હોય ને આપણે ઘરના ઘરમાં બેઠા છે છતાંય ઘેરે નથી બોલો આ લાખો માણસો હોય છે ને ઘર હોય બંગલા હોય બધી વસ્તુ હોય નોકર ચાકર ટીવી ના અંતરતા હોય તો અંતરણ છે નોકર ચાકર એ ચડી બેઠા ઘરમાં બધું એ જ વાપરે છે આપણે ફરિયાદ રાખીએ છીએ ભાઈ ખબર જ ક્યાં છે એડ્રેસ પણ જયારે ખબર પડી જાય હું કોણ છું એટલે શંકરાચાર શંકરાચાર્યજી કે છે કેવો શબ્દ વાપરું ભ્રાત એ ભાઈ આપણે કોઈને આમ ભલાઈથી વાત કરતા હોય ત્યારે કે એ ભાઈ એ ભાઈ આટલું તો વિચારો ને એમ શંકરાચાર્ય વિચાર તો કરું કોણ છે તું કોનો છો તું ક્યાંથી આવ્યો છો તત્વમ ચિંતય તદી હેરાત આનો વિચાર કર અને ગોવિંદ નું કર પણ જોવા ઘણા આપણે સત્સંગમાં અમને કોકોક મળે એ કે આપણે તો પુરુષોત્તમ નારાયણ મૂર્તિનું અનુસંધાન રાખવાનું હોય સામે એમાં વળી આત્માનું ને એવું બધું આપણે શું આપણે ક્યાં ઈ માર્ગ ના છીએ આપણે આત્માનું વળી ચિંતન બ્રહ્મ એવો હું આત્મા એવો ભગવાનનો હું દાસ છું જો એમ ન માને અને દેહથી જુદો હું છું એવી સમજણ દ્રઢ ના કરી હોય તો જયારે આ શરીરમાં કે વ્યવહારમાં સુખ દુઃખ આવે ત્યારે એ દેહના અને પરિવારના વ્યવહારના સુખે સુખ અને દુઃખે દુઃખીઓ જીવ થઈ જાય અને ભગવાનની પુરુષોત્તમની ઘણી વાતો કરતા હોય પણ પુરુષોત્તમમાં વૃત્તિ રહે ભક્તિ તૂટી જાય પણ જો નોખું માનીને ભજ્યા હોય તો ક્યારેય ભક્તિમાં ભંગ પડે નહીં એટલે આ ખોટું થઈ જાય એક ક્ષણમાં કોઈનું મૃત્યુ જોઈને ઘણાને મૃત્યુએ બોધ આપ્યો છે હમ ઘણા એ મૃત્યુ ને રગવદજી મહારાજ હોય રમણ મહર્ષિ હોય એવા કેટલાય મૃત્યુને ને જોઈને બાળપણમાં એમથી આમાં વયો ગયો કોણ આ અમારો સંબંધી તો સામે પીડ્યો છે હવે હલતો નથી ચલતો નથી અને આ જે અમારી સાથે વરસતા હતા એને તો લાકડા નાખી દીધા અરે એને તો સળગાવીને ભસ્મ કરી નાખ્યા તો આમાં અમારો હતો કેવાતો ઈ કોણ એ વિચારમાં ખોવાઈ ગયા અને બ્રહ્મ જ્ઞાનીથી એડ્રેસ છો વિચારે હું કોણ છું મારો કોણ છે હું ક્યાંથી આવ્યો છું તો પછી આ બધું જૂઠું થઈ જાય પણ ભાઈ વાત તરત પાછી એવી છે ને તમને ખબર નહીં પડે હું જે એક વાતમાં બીજી વાત વણું છું એની પાછળ ઘણા બૌદ્ધિકોના મનમાં જે ઘૂમરડા લેતા હોય ને પ્રશ્નો એ વીટાવું છું એની અંદર આમ આમ થતું આમ નહીં આમ આમ નહીં આમ એટલે એના જવાબો પ્રશ્નો હું ગૂંથી ગૂંથી વાત કરું છું એટલે ગણાયને શું હોય કે આ સંસાર જૂઠો થઈ જાય ચાલો ખબર પડ જાય માણસને હું છું મારું આમાં કોઈ છે નહીં વિચારજો તમને જો અત્યારે જ્ઞાન થઈ જાય આ તો બધું ખોટું છે આ પરિવાર નાય નથી ઘણા નું શું કેવું થાય કે આ ખોટું થઈ જાય તો પછી વ્યવહારમાં જીવવું કેમ સંસારમાં નભાય કેમ રસ શું આવે અને પોતે કોણ પોતાની જવાબદારી નિભાવે રિસ્પોન્સિબિલિટી ઢીલી ન પડી જાય આમાં શું આવે આપણું છે જ નહીં ધ્યાન કોણ આપે તમને આગળ ખોટું થઈ જાય શું તમે ધ્યાન દો વ્યવહારમાં તમે ચિંતા કરો કે ભાઈ બધું આમ નથી ઘરમાં બરાબર નથી ને તેવું નથી તમે ચિંતા કરો તમે કહો આપણે બધા ચિંતા કરીએ ભજન કેટલું થયું વ્યવહારમાં ધ્યાન દો રસ ના ઉડી જાય રસ ઉડી જાય કે નહીં પરિવાર માંથી પત્ની માંથી બાળકો માંથી પછી તમને એનું કાંઈ રે નહીં જીવે મરે ભૂખ્યા તરસ્યા એવી નહીં યાદ બધું ખોટું છે પ્રશ્ન વ્યાજ લાગે કે મળો આ તો બધું તો રસ થઈ જાય જવાબદારી અદભુત તપશ્ચર્યા તો તડકા પડતા હોય ખાવાનું ભૂલાઈ જતો ટિફિન હારેલ લઈ ગયા હોય તો પાંચ વાગ્યા સુધી એમાં જો કુતરું ખાઈ ગયું હોય તો એમ થાય કે હું ક્યારે જમી લીધું ખબર ના પડી આટલા ભાન ભૂલી કામ કરનારા સંસારમાં માણસો હોય છે તો પણ સાચવે ઘરે તાવીને તમને શું ઉતાવળવી બરાબર છે ને વ્યાજબી પ્રશ્ન હોવા છતાં પ્રશ્ન ગેરવ્યાજબી છે આવું ના થાય ના થાય ના થાય જોવો શું કરવું આવું ના થાય કહું નાટક ભજવાતું હોય નાટકમાં કોઈ બાપ થયો છે કોઈ દીકરો થયો છે કોઈ દીકરી થઈ છે કોઈ પત્ની થયો છે કોઈ પતિ થયો છે કોઈ નોકર થયો છે કોઈ ચાકર થયો છે આ બધા થયા છે ને બાવળે થી જ આવ્યા છે ને એ બધા ભજવે છે અને સ્ટેજ ઉપર ખબર છે ને આ મારી પત્ની નથી પત્નીને ખબર છે ને અમારું ધણી નથી અને છતાંય એમાં કોઈને દુઃખ થાય તો દુઃખી થાય છે કે નહીં અદલ દુઃખી થાય છે વાસ્તવિક જોનારે નાખી દે છે અને એટલું વાસ્તવિક ભજવે કે આખો ઓડિયન્સ ચોધાર આસુએ રડે નાટક ભજવાતું હતું અને એક ગુંડો એક સ્ત્રીની પજવણી કરતો હતો કલકત્તાના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિદ્યા વાધી કહેવાય એવો પુરુષ એ નાટક જોતા હતા ઓલી સ્ત્રીને પેલી પજવતો હતો ગુંડો કેટલું અદલ ભજવું હોય છે ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર ભૂલી ગયા ત્યાં નાટક છે પગમાંથી જોડો કાઢી જવા દીધો ઓલા ગું સ્ટેજ ઉપર આ છાતી માં ખાઈ ગયો ત્રણ નાટકમાં નાટક થઈ ગયું કેવું ભજવું છે પણ કલાકાર હતો ને સાચો એ જોડો આખી જિંદગી સાચવો કે મને ઘણા એવોર્ડ મળ્યા પણ આના જેવો એક કોઈ નહીં આના જેવો એક ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર જેવો પુરુષ ભૂલી ગયો સ્ટેજ ઉપર નાટક ભજવાય છે કેવું ભજવું હે એક પૈસા ખાતર માણસ જૂઠું નાટક અદલ વાસ્તવિક ભજવી જાણે તો ભગવાનને ખાતર જેને આ સંસારમાં નભું છે એ ન ભજવી જાણે અસલ ભજવી જાણે અસલ અદલ પૈસા ને ખાતર જો આટલું ગુજ્ઠું હોય ને વાસ્તવિક ભજવી બતાવતો હોય ક્યાંક દુનિયાને રસદાર વહાવી દે ભૂલાવી દે દેશ કાળના તો જેને ભગવાનને લગ્ની લાગી છે ભગવાનને ખાતરી સંસારને વાસ્તવિક નભાવી ના જાણે હે શું વાત કરો છો શાસ્ત્રની પ્રભુની આજ્ઞા છે કે સંસારમાં છો તો જેટલા સંબંધો છે કર્તવ્ય તારે પૂરા કરવાના છે जो संसार रहे पति पत्नी परिवार बदा कर्तव्यूर्खल भूलवागवे कदाच ते ज्ञानी थे भक्त थी गया तो पा कर्तव्य पोड़वा भले लगे अमर बाप पत्नी बा अदल एटलो प्रेम आपो એટલો જ રસથી સાચો જેને જન્મ જન્મ ના સાથી છે પણ અંદર થી પૂરી જ નાટકની જેમ ખબર છે મારું કોઈ નથી મારું અદલ ભજવી ભજવી કેમ ન ભજવી શકાય એક ડોક્ટરનો દર્દી સાથે કોઈ નાતો નથી છતાં લાગણી કેવી સેવા કરે છે જેને પોતાનો સ્વજન હોય એમ સાચો ડોક્ટર સેવા કરે છે અને મૃત્યુ થઈ જાય તો કદાચ સ્વસ્થે છતાં રસ્થો દીકરો બાપ હોય તો જ સેવા કરવી છે કેટલી સેવા કરે અદલ કરે છે કે નહીં તમે કયો એક પોતાના સગા બાપ સેવા કરતો હોય દીકરાની સેવા કરતો એટલી તજવીજ કરતો ને ડોક્ટર હમ જાણે છે કે મારો નથી પૈસા ને માટે જો આટલું કરે છે માણસ તો ભગવાન ને માટે કેમ ના કરે પણ તરત તમને પ્રશ્નો થશે કે સ્વામીજી આ તો અતિશય અઘરી વસ્તુ છે આ કઈ કલાકિરી કલાકારીગીરી રજૂ કરવી એક બાજુ ખોટું અને બીજી બાજુ સાચું હોય એવી જ રીતને પત્ની વડકા ભરતી હોય તો હશે હસે આપડા છે ને એ કેમ મનાય ઈ બાળકો આ બધું હાવ ખોટું અને પાછું કેમ એની સાથે આટલું થાય બઉ અઘરું છે અઘરું છે ને હા તો એમ કરો સાધું થઈ જાઓ સાવ સહેલું લેવા જ દેવા જ નહીં કઈ એ ભાઈ તો સાદું થઈ જાય અઘરું લાગે છે અઘરું પડે છે તો સાદું થઈ જાવ સાવ સહેલું કાંઈ નભાવાનું નહીં લ્યો તો એ અઘરું લાગે તો ક્યાં જવું તો પછી તમારે જો સંસારમાં રહેવું જ છે તો કરવું જ પડે अघरु जरायथ अघरु को भजे कलाकार काचो है ये वास्तविकता लाइ कठन स्टेज्रामी कालाकारिकता ली कठन है ये नहीं भजवी जाने वात बात में भूल पड़ी जाए रस नहीं लाई सके खबर पड़ी जाए क्या ड्रा करें असल कलाकार कलाकार भजसे तरह तम नहीं भूलावी दे ના એને એમ જ લાગે કે એની પત્નીનું જ અપહરણ થયું છે એના પુત્રનું જ અવસાન થયું છે સાચા કલાકારને જરાય અઘરું પડતું નથી કાચા કલાકાર અઘરું જરૂર પડે છે જ્ઞાની સાચા ભક્ત જરાય સંસારમાં આવી રીતે રહેવું કઠણ પડતું નથી પણ કાચા ભક્ત છે એને જરૂર કઠણ પડે છે એને પણ સાચાને કોઈ નહીં તમે જુઓ મહાત્મા વિદુર सुदा महाराजा जनक नामदेव एकनाथ जलाराम बापा नरसिंह मेहता बदनेलासार विचारो एने क्या कठोर भिड़ू चु एकनाथ जी ने पत्नी चे, ने चे, है परिवार है नामदेव ना परिवार है जनक महाराजा मोटू राज है क्या कोई दिवसीय कोई फरियादी अमरा पति अमरी अमर ध्यान दीद નરસિંહ આવો ફકીર માણે છે પણ છોકરાને પરણાવે છે કુંવરબાઈ મામેરા કરે છે હે તમે જોસ થી તિરસ્કાર ક્યાંય આવે છે જલારામ બાપા એમની સાથે છે કેવા રસથી છે મહાત્મા વિદુર સુલભાદેવી ના પ્રસંગો જુઓ કેવી સુદામાં બિચારો રાખ થઈ ગયો છે તો બાળકોને દુઃખે પત્નીના દુઃખે દુઃખી છે જે મળે વેચીને ખાય છે કોઈ કંકાસ નથી કેવી રસથી જીવે છે ખોટું જાણે છે મહાભક્તો છે છતાંય જયારે જીવે છે ત્યારે અત્યંત રસથી જીવે છે એટલે અઘરું રાય નથી સાચા ને અઘરું નથી પેલા ને લાગે છે અને ભાઈ ઘણા એવું કેવું છે કે પછી આવી રીતે રસ ના આવે સંસારમાં અરે ભાઈ સાચામાં સાચો રસ તો જે જ્ઞાની ભક્ત છે ને એને સંસારમાં રસ સાચામાં સાચો એને આવે કારણ કે એને કોઈ ની અપેક્ષાની અંદર જાણે છે ખોટું છે દુઃખ ક્યાં થાય તમને રસ પર કે તમારું કોઈ ના માને તો તમને દુઃખ થાય તમે સાચું માન્યું ત્યારે પણ જે માને છે ખોટું જ છે એનું અપમાન થાય ઘરમાં રાખે ન રાખે ચાહે ન ચાખે અપેક્ષા પૂરી થાય કઈ હોય જ નહીં કારણ કે એને મારું તારું કઈ ભાવના છે જ નહીં અંદરથી જ જાણે છે ખોટું છે એ જેટલો રસથી સંસારમાં રહી શકે એવા આસક્તિ વાળા બંધન વાળા અને દ્રઢ ચોંટી ગયા મારું માનીને એ કોઈ એવો રસ લઈ શકે ખરો રસ તો આવા વિતરાગી જ લઈ શકે સાચી રીતે સમજાય આ વસ્તુ તો જ એને કારણ કે એને કઈ છે જ નહીં બહુ રસથી રે ઉલટાના કારણ કે બે મિનિટ પેલા એને કોઈ ઘરમાં કઈ કહી દીધું બીજી મિનિટ જ ભૂલી જાય એ તો હરીમાં ખોવાઈ જાય રસ કોને રાખે આવું કીધું જ કેમ નહી પેલા એને કાંકરીયા લે ફરવા ગયો અને ફરતા ફરતા પછી બધું જોયું અને ગાંડો જોયો એ બધું ફરી અને ઘેરે આવ્યા તો એની પત્ની બધા પોટલા બાંધ્યા એને ધણી ગયા આ તું ક્યાં જાય છે હું પિયર હાલી પણ હવે તને શું થઈ ગયું तो के बे महीना पेला ते मैं गांडो कही आज मू मैं सारू कई मन मूलात सा मन मै रस जीवे भाई रसके समझे आव खोटू गांव आया ભવાયા રમતા હોય બધા એને પછી ભેટ સો કાધો બધી લખાવે ને આપે ગામના આગેવાન શેઠ પૈસાદાર માણસ એને લોકો પકડીને લાવે પણ શેઠ આવીને બેઠા ભવાઈ સરસ મજાનો ખેલ ભેજો હાઉ લખાવે શેઠજી લખવું પડે લખાવું પડે એકાદ પાંચ પચી રૂપિયા એ જમાના લખાવી દીધા શેઠજી હું ને હરવા લખાવવા પડે એટલે ભવાઈ તો પૂરી થઈ સવારે તો ભવાયા પછી બધી ઉઘરાણી કાગળ લઈને નીકળે એ લઈને નીકળ્યા ને આવ્યા શેઠ પાસે શેઠ બેઠેલા જુલા ઉપર આ વખતે આવો શું છે શેઠજી રાતે તમે પચીસ રૂપિયા ફાળામાં લખાયા હતા તે લેવા આવ્યા છે એમ વાત બરાબર હો તમારી ભાઈ પણ મારે તમને પૂછવું છે શું તમે આવા સારા માણસ થઈ અને રાતે આખા ગામની હામે બહરા માણાને તમે ઠેકડા મરાવો અને નાચ નચાવો એ સારું કામ કહેવાય નાટકમાં પુરુષો જ બહરા થતા બહિરાવો કઈ આવી સ્ટેજ ઉપર ના આવતી એ જમાનો હતો ફિલ્મો માં શરૂઆતમાં એવું હતું કે સ્ત્રીઓ નું પાત્ર પુરુષો ભજવે તો અરે શેઠજી બાપા તમે ભોળા છો અરે ભોળાની ક્યાં વાત કરો મારી નજર જોયું કેવા કેવા તમે નખરા કરતા આવી રીતે મર્યાદા કરવાની હોય ઇજત કરવાની હોય નચાવો અને સારું નહી અરે શેઠજી બહિરા ન હોય એ પુરુષ જ બહિરા પુરુષ જ તો નાચાઇ ઈ તો બધું ખોટું ખોટું શેઠ જી ગી એમ ખોટું ખોટું હા તો મેં લખાયું એ ખોટું કોઈ ને આવે સંચારમાં તમે કીધું એ ખોટું ખોટું મેં સાંભળું એ ખોટું ખોટું લેરા ને લેરા કઈ છે લેવા દેવા એમ સાચા કોઈ તકલીફ આવે નહી એને અંદર થી સમજાઈ ગયું છે અને છતાં અંદર થી પૂરેપૂરો પાછો રસ લેતો હોય બાર થી બરાબર ધ્યાન દેતો હોય કાચા તકલીફ સાચા જરાય નહી એ બંધિયા ડોસા વગત હેપાર નો ધંધો ગામમાં જે પાક આવે ડોસા બંધિયા એનું બધું રાખે ધારણો પર ધારણ થતી હોય કપાસનું ચાલતું હોય તો એક ધારણ બે ધારણ ગણાતી હોય ને લખાતી હોય જોખાતી હોય શેઠ સાહેબ આખો દિવસ સાહેબ મોરડી રાત સુધી નવરો પડે શેઠ એમાં મહારાજ ને ગરડામાં ઉત્સવ સમયો આવે અને બંધિયા થી બધા ભક્તો જાય અને મહારાજે દાદાના દરબારમાં પૂછ્યું કે અમારા ડોસા ભગત નો આવે અરે મહારાજ કેમ બધા સુધી પણ તમે ડોસો ડોસો કરો છો એ ડોસો ભગત ની દેખાતી નથી એટલો સંસારમાં ડૂબો છો મહારાજ કે અમારો ડોસો સંસારમાં એમ ડૂબે નહી અરે મહારાજ આખો દિવસ અત્યારે કપાસ ની છે ને બસ એમાં ને એમાં છે મારે અમે જયારે કહેવાય ગયા ત્યારે એમણે કીધું હું અત્યારે મારા ધંધામાં છું હું ઘરડા નહીં આવું હવે આને શું કેવાય મારા આંગળીઓ અમારો ડોસો સંસારમાં ડૂબે નહી રસથી છે વ્યવહારમાં છે ધંધામાં છે પરિવારમાં છે જોનારાને લાગે છે પૂરા રસથી કામ કરે છે બાપા પણ સજાનંદ સ્વામી શું કે છે અમારો ડોસો ડૂબે जो नाटक तेज असली नाटक अंदर ऐसी खोटू जाए रस आरोप न खरीदरीदे आ धो शेठ ना दीको आ मारे न करने को अंदर ठीक बार पूरा रस ई जाने को भगवान जाने जो खबर न पड़े महाराजा तरत कीधु लाओ कागल लखो डोसा भगत ने कागल लख्यो एक मणस ने कीधु चिठ्ठी ली जाओ डोसा भगत ने लिखियु आ चिठी मैं ज्या हो थी। तरत काशी यात्राए निकली काशी थे ज्या हो चिठी लासो घोड़े स्वार गया वक्त खीली खमी शर्ट लटकवी खेडूत ने त्या एक बंडी भर अंदर न अंडरवीर ये पेहरी नीचे धोती उगड़ू शरीर खाली अंडरवीअर इहरेलू स्वेटर अने कपासन जोक चा અને પેલા એ ચિ્ઠ આપી જય સ્વામીનારાયણ કે શું છે જ્યાં હોય ત્યાંથી કાશીની જાત્રા એ નીકળી દીધું એ ચિઠ્ઠીને માથે મૂકી ખમીશ પહેરવા પણ ડોસો ભગત રહ્યો નહી વિચાર કરો એમ જ નીકળી ગયા ન પગરખા પહેર્યા ન ભલામણ કરી સેકડો રૂપિયાનો હજારો રૂપિયા માલ આવડો મોટો વેપાર ઓલો વિચાર કરો એવા હૃદય નો અત્યારે આમ કોઈ નીકળી ન શકે અત્યારે તમે બધું ઠેકાણે કરીને આવ્યા બેઠા હોય તોય તમને એમ કે આપણે આથી તાત્કાલિક પંદર દિવસ માટે ટુર જવાનું છે તોય કે ઘરે તો જવું પડશે એક પણ ના નીકળે કોઈ કેવો નિર્લેપ છે ભિક્ષા માંગીને ડોસો ભગત જીવતા જાય નહી એમ ન થાય જે પૈસો એવો થોડો લેતો જાવ કઈ નઈ કેટલો નિર્લેપ આમ વિચાર કરો તો ચક્કર ચડી જાય અને રસ કેટલો હતો એમને હાઈલ્યા વા રે વાહ છેક કાશ્ય પોચ્યા ત્યાંથી પાછા આવ્યા એ જ વખતે પાછા મહારાજ ઘરડામાં બીરાજે ડોસા એ ના એ કપડાં નહીં ધોવાના નહીં મેં એવી ને એવી સ્થિતિ આવીને મીઠા દંડવત કરો મહારાજ સહાનંદ પ્રભુ ઊભા થઈને બાથમાં ઘારી દોડીને ભેટી પેઢા અરે ડોસા વા વા વા કાશ્ય જી હા મારે જી આપની આજ્ઞા પર આ ચીઠી એ જ પ્રમાણે કાશ્ય જી આવ્યો કેટલા મહિના નીકળી જાય છે વિચાર કરો મારા કે ડોસા ગંગામાં નાયા એ તમે ક્યાં લખ્યું હતું વિચાર કરો તમે એ તમે ચિઠ્ઠીમાં ક્યાં લખ્યું હતું કાશીઓ જઈ કાશીનો નું ગોંદ્રો પગ મારી પાછો આને ભક્તિ કેવાય આને ભક્તિ કેવાય આપણે મંદિરે જાય કે તીર્થમાં જાય બેડો હટાણો કરતા આવીએ દક્ષિણ જાય ને તો ધંધા તન ટન ટ્રક કાથી ખરીદતા આવે ટિકિટ પૈસા નીકળી જાય ટિકિટ ના નીકળે ન્યાય વેપાર ચાલુ જ્યાં જાય ને વેપાર કરતા આવે અને આ કે છે ગંગામાંચાર્ય કોણ કોની પત્ની કોણ કોનો પરિવાર વિચાર કર તું કોનો છો તું કોણ છો એ તત્વ વિચાર કર અને ગોવિંદ ભજન કર બાકી આ સંસાર કેવો છે ત્રણ શબ્દો વાપર્યા છે અતિશય વિચિત્ર છે અસાર છે અને સ્વપ્ન જેવો આ સંસાર છે એની આશક્તિ છોડીને શ્રી હરિ નું અખંડ ભજન કરી લો એ જ મનુષ્ય જીવન નું બાલા ભક્તોજનો જય સ્વામી નારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવાર ના યુટ્યુબ વગેરે માધ્યમોથી